एक गणोभाई पटेल ने त्या सत्संग अपार्टमेंट बड़ोदरा सवारे विलयन गई पतीला 3000 के ना एम कहता था आप प्रेजेंटर प्रेजेंटर सुंदर सुंदर मत करो कह रहे हैं लगभग मत जाया जाए ठीक है हमें बराबर छे ने पहला भाईजान कहता था वैद्य यहां पे ट्रीट है ये बदन में खा अंदर હા બેડ ની અંદર દર્દ થાય ને મન માં ડાક્ટરો બિચાર થઈ જાય આપે દુપાની સાથે પૂરું થઇ જાય ઉદ્યોગિક હલફવા કર્મ હોય ને એને પોલીસ વાળા પકડાય જે કુરો છે તેને અને ભારે છે તેને ભારે થવા દે છે હલકો છે તેને હલકો થવા દે છે હલકા વાળો ગતિમાં જાય ભારે વાળો જાય એટલા કુદરત ના નિયમ છે આપડે કહું તમે દસ ચોરી ના કરી દે છે બધાએ બચા હા એટલે પાઠે પર બીજો કેચ ફરી કાર્ય એક બળા મહીબેનભાઈ ના કતતે હા હા ઠીક એટલે આ બધાએ પકડવાના છે બરાબર છે બર એ નીચે નઈ પેલી નીચે જવાની હા પણ એ એમને ચમત્કાર માને છે એ એમને ચમત્કાર માને છે આવું કેમ થાય છે આ તો પ્રશ્ન અમારી પાસે જ હોય ધાર શક્તિ આપે નાખે મનીષ્યો એમને જે થાય નહીં દારે છે માને થાય નઈ ને થવાનું હોય થાય નહીં થાય દારી દાદા શું કરે ધાર્યું હોય કરે હાથમાં ના આવે કરે બધું લક્ષ્મી સુધી હાથમાં ના આવે ના પાણી પીવાનું મળે નહીં દેવો જેવું થયું દેવો ને એવું હોય ને દેવો ને હંમેશા આવું નહીલું થવાનું સંકલ્પ થવાનો તે એક માસ ભાઈ નઈ બધા ધારણા ધારે અમને શું વાળું લાગે ધારણા right. થાય so, સંકલ્પ તો જે ધારે હોય એ પ્રમાણે આવે કેટલી સુંદર રીતે હેસ જગત ની છે લોકોને ધારેલું કરવું છે મારે ધારેલું ધોખો મારે કેસે ધારેલું થાય ધારે પુણ્ય છે હિસાબ છે પૂરું તે રહેતા બીજા માને ધારેલું થાય છે ખોટું બધું પડી જાય તેવી વ્યવસ્થા સુંદર છે ખબર છે ખરેખર ગુલાબી છે બોલ્યો નહીવું બોલે આપડે ઓળખાય નાનથી ઓળખાય ભગવાન આપનાર જાડું આપણે એકને પાત્રો આપે એવું હતું બધા હરકા આપે આવું કેવું જવું ને કોણ થી કરે भूला भाई लाकड़ी थोड़ी कोल का लाकड़ा बने जाए का नही जाए પાકું ના થાય પાકું ના થાય ત્યાં સુધી ચાર વેદ પૂરા કરે ત્યારે કહે આપણને ચાર વેદ પૂરા કરીએ આપણે એનો સાર લઈએ ના આત્મા હોય નહી શબ્દ નો છે ભંડાર શાનો ભંડાર છે આત્મા ભંડાર નથી અને આત્મા તો શબ્દ તો સ્થુલ છે અને આત્મા તો સુક્ષ્મ છે કેવી રીતે આવે ભગવાને કહ્યું વેદના ઉપરી છે જ્ઞાની પુરુષ ક્યાં આત્મા છે વેદના ઉપરી હોય અને જેના બુદ્ધિ નો ખોટો ના હોય છે બુદ્ધિ વાળા જ્ઞાનીઓ તો હા પથારા માં જ્ઞાની પાસે છે ત્યાં આગળ ડિસીઝ બેટ કે છે આપશે રોકડું આપશે તો ઉધાર ઉધાર ના હોય કે તો બે બે બે બે બે બે વાર બેસી રહેવું ના પડે બેવું ના ના પડે રોકડું બેવો પાડી એક વખત તો બોલો એમ મને કે છે બોલાવડા બોલો હા હું બોલું એમને અમે જે આપ્યો પ્રસાદ તે અનુભવ માં આવ્યો તેમ હાકર તમારે મોડા મૂકું તમને કેવા પડે શું કેવી લાગી તે અને એમને બધા હાકર ખાતા પૂછો કેવી કેવી લાગતી છે તો કોની સરખામણી કરું સરખામણી કરવાની એનો સ્વાર્થ જે તાક્યો છે તમારે જુદો પછી મખાન જુદું પડે ત્યાર પછી મખણ ને સાસ ને વલોઈએ તો એકાકાર થાય છૂટો પાડ્યા પછી એને સંસાર ચાલે તો એકાકાર ના થાય ને પટેલ ત્યા રાતું મોર મતર બધું છોડી દેવાનું છોડે અગાઉ આપડો આત્મા બધો મોહમાયા છોડી દે અને આત્મા એકાગ્ર થાય ઈશ્વર ઓટોમેટિક આપડે ભગવાન નો દર્શન જીવતો જ છોડે જે જે જીવતો છોડે તો જ પછી પ્રગટ થાય ને આત્મા ક્યારે આત્મા आ, मते, मते थे थे, है थे, थे देव मरे कार मैं क्लांति मरे तू शु करे आत्मा સમજવા પડે એટલે આત્મા કશું કરે નઈ પ્રકાશ આપણે જ્ઞાતા દમાનંદ ને શું ને જ્ઞાતા પરમાનંદ અને હું મરી ગયો એવું જીવતો જ બસ જીવતો જીવ બોલે એટલું નઈ હું તો વ્યવહાર કે છે ઓહો ઓહો મોટો તાકાત ક્રિયા થાય છે આ બધું કોણ કરે છે ભગવાન ભગવાન નવરો અંધારું પ્રકાશ પ્રકાશ બોલે હા ગોળ અંધારું ભાઈ જંગલ માં ભ્રાંતિ અને ભગવાન કહે તો ભગવાન ભ્રાંતિ વાળા જે કરે છે ભ્રાંતિ હાથી બધું પછી નહીં હોવું પડે ગોરું ચાલે પોપો ગરી રાજી હોય ને જીતો છે ને આવું છું ને હું આમ કરું છું તેમ છું તો હશે એ તો તારે ઊંઘી જાય ત્યારે ખબર પડે કે જીવતો કેટલો હશે ઊંઘી જાય તારે ખબર પડે ને જીવતો હશે સારા પાડતો અક્રમ ગ્રામ જ્ઞાન મરદાર થી સિરીઝ ચાર્યો અહંકાર અહંકાર કરીને ક્રમ માં આવ્યો અને અહંકાર કરી ક્રમ માં નહી કરશે અહંકાર કરીને અહીં ક્યાં અને અહંકાર કરી નીકળશે જે રીતે નિર્માણી આયા નિર્માણી જોયેલા કે નિર્માણી એટલે નિરહંકાર ને એવું બોલતા માની અહંકાર તો સારો કાર્યાલય ખરો કાર્ય ફરજ છે અને પેલો નિર્માણી પણ કાર્યાલય સુષ્મ અહંકાર ત્યાં પેસા પછી નીકળ્યા નહી વધારે બાકી કોઈનાથી ના નીકળે ભગવાન કઈ નવરો નથી આવું કાઢવા માટે ભગવાન નો કઈ આવો વેપાર નથી આ બધી કોણ જોડાવે કોઈ રીતે જેને કોઈ ધંધો રહ્યું નથી જેને ભય રહ્યો નથી રોજ માન માં નથી સંસારિક સંસારિક આપે સાધન સમજ હોય ને આધ્યાત્મિક મુક્તિ તો મુક્ત પુરુષ સિવાય કોઈ સિક્કા સિવાય ભય નહિ ક્યારે થાય આવે સારું લાગે ખરું પણ તૂટ્યા હોય તે આપણે છોડવા દઈએ ને આપડે છોડવા દઈએ જે પોલીસ વાળા આપણને જેલમાં નાખ્યા હોય એ પોલીસ વાળા થઈએ તો શું થાય ના છૂટાય ના થયા ભાઈ ક્યાં ના કરે જોડાયા પડે પુસ્તકો માં આત્મા પુસ્તકો માં તો એનો ઉપર નો ભાગ જે મૂળ મૂળ મૂળ જે વાતો છે એમાં આવી જ નથી કારણ કે અવર્ણ નિયત છે કેવું છે જુદા પાડે તાર કુદર થાય ને આ વીટી હોય પોતાની વીટી માં ના હોય હા એ આપડે છે હોય તેની પાસે શરૂ કરાયેલું થાય એવું આના આત્મ જ્ઞાની હોય તેનું વાત્યો એમાં છતાં તમારે જ્ઞાન લેવું પડશે પાપો વસ્તુ તૈયાર થઈ જાય આત્મા જાગે થી રે નઈ આખો દિવસ આખો દિવસ ના રે બહુ ફરી વારે શું ફરી વહેવાર છોડી દીધા પછી કઈ જ નઈ તારે વાતચીત કરો રમે તમે અમને પૂછો તો જવાબ આપી શકાય અમે શું લાવ્યા છીએ તમે એનું તમે કોણ નામ ખાલી જાણવા પૂરતું બધા ને કેખાય કે નામ તો ખાલી જાણવા પૂરતું જાણવા પૂરું છે તમારું કામ તમે કોણ ભગવાન નો દેહ આપેલો છે આ ધોનેશ્વરી આપે દોણ આપે પછી પાછું ના રહે તો દેખાડો નથી ભગવાન એ દેહ આપતો નથી ને લેતો નથી ભગવાન આવું કેવું ક્રિયા નાકમાં ના બધું બનાવું આ બધું વિજ્ઞાન થી ચાલી રહ્યું ભગવાન કારીગર ને આવડે ને ભગવાન વગર કશું બને ભગવાન વગર કશું બને કેમ કહે ભગવાન કશું વગર ના બને તમને કયું પણ કરી આગળથી ચાલુ જ આવે છે તે પ્રમાણે આગળ આવે છે જગત કુદરત છે કુદરત એટલે શું વિજ્ઞાન કુદરત નો અર્થ વિજ્ઞાન કુદરત નો અર્થ વિજ્ઞાન થાય કેવું થાય કુદરતી વરા હોય બીજું હોય ત્રીજું હોય એસ ક્યુ ભેગું થાય પાણી થઈ જાય ના થઈ જાય ઉપર કોઈ માણસ જરૂર પડે ઉપર વિજ્ઞાન થી વિચાર્યા દરિયામાં જગત ના પર મુક્તિ જોઈ હતી તો જયારે આ ગમતું હોય તો ભટકવું શું કે તને ગમે તો ભટક્યા કરે આ પ્રકાશ માં રોકે છે ભગવાન શું થી માત્ર ને પ્રકાશ આપે છે કંટાળ આવે તો કંટાળા આવે સંસાર પર આપણને નથી લાગ્યો કરો ભગવાન भगवान नजन करता है जगत मरखास्ती है बदा दरखास्त जीवे बेदरकार राखी तो जाए क्या આપણું ખોટું થાય સાત કે અપમાન કરે તો આપડે અપમાન કરે તો આપણું અપમાન કરે શું કરે આપણે કોઈક નું અપમાન કરીએ તો આપણું અપમાન કરે ને તો શું કામ કરેલા કરે એની એવી બુદ્ધિ એ રીતે કરે આપડે અરે એને એવી બુદ્ધિ એ રીતે કરે આપણે આપડે શું સંખ્યા નાખવાનું સંઘેરી નાખવા આપડે કોક નું કર્યું જ કરે આપડે ખોટું કોક નું તો આપણું ખોટું થવાનું એટલે એવું તો ઉડા ઉતરવાનું જ નહીં આવે શું કરો તમે વ્યવસ્થા કરી દે વ્યવસ્થા કરી દે સાહેબ જે રીતે સ્વાગત કરવું થાય ચાર ચાર ટાઈમે પાણી વાર ને પાણી જમવાનું જમવાનું જે રીતે એનું સ્વાગત થતું હોય તે થાય ચા વાર ચા જમવાનું હોય ટાઈમે જમવાનું જમવાના ટાઈમે જમવાનું પાણી વાળે પાણી બાર વાગ્યા હોય ના જતા આવો આવો એને છે આપેલું ઈશ્વરનું છે જવાનું છે જેને છે ભાગ માં એને ભાગ માં જાય એનો બધું તો કઈક આપડે વરગણી હોય છે અસર થાય ને ત્યાં જ્યાં લઈ ગયા તમે અસર ના થાય અસર ના થાય આવી રીતો અમદાવાદ છે આ જગત ની હા ભાંતિ છે ને લે જે માર કરતા હૈ હા શબત પંપ એન્ડ સોપ આપડા તો પેલું દવાખાનામાં પગલા કરવા છે હેતુથી કે આ જે વસ્તુની ખબર પડતી હોય વસ્તુ એટલે મલક ને તો આ ત્યાંમાં પાછો તો મળે જ નહીં હા અનાજ એ મળે છે ને એ લોકોને સમજે નથી અનાજ નો શું ફાયદો થશે એટલે પેલા હું સાર કરે છે આપણને અનાજ મળે છે બધા બધા અનાજ ખાય તો આપડે જ ના આવે બધા જો અનાજ ખાય વેજીટેબલ તો આપડે ભાગે જ ના આવે તેથી આ બધું ઊંધું નહીં કિંમત નથી કિંમત જાણતા નથી ને પેલા પચીસ રૂપિયા હોવાનું એક કારણ કે એની કિંમત ની થાય શું આજે શું મહુસ છે કામનું છે કઈ ખબર જ બહાર ને એટલે આ બહાર નો જગત નતો કામ જ થઈ જાય ને ભાર ભય જ નહીં રાજા લડાઈ કરે રાજા તો હુકમ કરે કરે કરે કરે કરે ચઢાઈ શું કામ ના ભાવના રાજા શું કામ ના આવે બધી આપણને કેટલું અત્યાર નારિયેર સુતા સુતા સુતા સુતા કાઢવા છે તમારું તમારા બધા નું છે મારી ગુજરાત નીકળી ગઈ સવારે ભગવાન ની સાથે ધર્મ ધર્મ થશે હાજરી હોય તો એમાંથી કલ્યાણ લઈ જાય સાચા ભાવ થી ગણીએ છીએ હિમંદિર સ્વામી ને આપેલું હોવું જ્ઞાની પૂજ્ઞ આપેલો હોય તો ચાલન કરાવે કરવા પણ આવ્યા શું વધારે એટલા માટે આખો થઈ જાય તમે ના પૂરતા સમજાવી તમને જે કે છો એ બધું કર્યા પૂર્ણ જબરજસ્ત જબરજસ્ત પૂન ધ્યાનતા નથી કરે થોડી થોડી છોકરા માં બીજા નાના ભાઈ છે ને નાના ભાઈઓ ની ચિંતા થયા કરે ચિંતા કરો છે બલેરાડો નો તો કે મોટો નહીં હે મોટો છે એની ચિંતા રહી કે ગયે વરાની કે માં જે દેખાય એટલી ચિંતા ની ગયે ગયા કે મેં કો કો દી સકો તો ગજે કો કોઈ કો સકો હોકે મોટો નહીં બોસ તમારું દિખાલપ છે તે નામ તમારું અમરચંદ અમરચંદ હા તો કોઈ અમરચંદ ને ગાડી પડે અપમાન કર્યા મર્ચન ને તો શું થાય તમને તમારું કોઈ અપમાન કરે તકલીફ થાય જૂઠો હો જૂથો અખડાય તો ખરજ ને અપમાન થાય અપમાન થાય તો કાયમતા રે એવું જ્ઞાન છે અપમાન થાય ક્ષમતા રે કશું થાય તો ક્ષમતા રે કદી ક્ષમતા રે આખો તારે એવું જ્ઞાન છે વિતરાગો ને એવું જ્ઞાન શંકર ભગવાન નું જ્ઞાન એવું દુકાન પાસે આવું થઈ ગયું રાગે પાડી આપીશું થાય છે બધા ને ઘર ના બધા બધું કરી આપીશ મને નાખવા પડે પાપ ના એકાગ્ર કરેલો છે પૂન નો પેલો પાપ નો ઘર હતો અત્યારે પુન ના ઘર બઉ સારો આવે તો પાછું સારી જગ્યાએ વાપર્યું ગયે ચોખ્ખી સારી લો આ સારી ચોખ્ખી કરવાનું છે આ સારી ચોખ્ખી છે સામાયિક કરીને સામાયિક કરીને